એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાઈ આજે તો જામનગર થી સ્વપ્નીલ અને યુક્તા વાર્તા સાંભળે છે ને વાઈ વાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમનેલી ચકલીની વાર્તા કહેવાનું છું હો ઘણા વર્ષો પહેલાની આ વાત છે ઓ ભાઈ એક હતું ગામ એ ગામમાં એક ડોસો અને એક ડોસી રહેતા હતા ખુબ જ ઘરડા હતા બંને ડોસાનો સ્વભાવ તો બહુ જ સારો હતો પણ ડોસીનો સ્વભાવ ખૂબ ખરાબ હતો એ તો ભારે વિચિત્ર સ્વભાવની હતી ઝગડાખોર લોભી લુચી અને ઈર્ષાળુ એવી ડોસાના જેવો વાલ ભાવ તો ડોસી હતો જ નહીં આખો દિવસ ડોસાની સાથે ઝગડા કરે આ ડોસા એ તો એકલું ના લાગે એટલે એક નાનકુડી એવી ચકલી પાડી હતી હા ચકલી ડોસાજી ચકલી બહુ ધ્યાન રાખે હો ભાઈ ડોસા તો ચકલીને નવરાવે ખવરાવે પીવરાવે સુડાવે ખેતરેથી કામ કરીને પાછા આવે ત્યારે એ ભલા અને એમની ચકલી ભલી ઢોસો તો આ ચકલી સાથે ભાત ભાતની વાતો એ કરે હો પાછો ચકલી જાણે પોતાનું બાળક હોય એમ ડોસા તો એને રાખે પણ ડોસીમાં ક્યારે પછી એક દિવસ શું થયું ખબર છે તમને બધાને એક દિવસ ડોસાજી ખેતરે ખેતર ખેડવા માટે ગયા હતા ડોસી ઘરમાં એકલી હતી ડોસી થયું કે આજે તો નદીએ જઈને કપડાં ધોવા જવું પડશે લાવને એ સૂપ ગરમ હતો એટલે ઠંડો કરવા માટે મૂકો ડોસીએ તો જેવી ડોસી થોડીક દૂર ગઈ કે ચકલી તો વાટકામાં ભરેલો સૂપ પીવા લાગી ડોસી તેને જોઈ ગઈ એટલે તો ચકલીને ખૂબ ખીજાણ્યો એના પર ગુસ્સે થઈ કે મારો સૂપ તે નાખ્યો હવે હું તને આ ઘરમાં એક દિવસ પણ નહીં રહેવા દઉં એમ કહીને એને તો કાતર લઈને ચકલીની જીભ જ કાપી નાખી બોલો ચકલીને પકડીને હવામાં અદર ઘા કર્યો અને ઉડાડી દીધીને કહ્યું કે આજ પછી ક્યારેય આ ઘરની આજુબાજુ પણ દેખાય તો તારી ખેર નથી ચકલી તો બિચારી ઉડતી ઉડતી ઉડતી ડોસા સાંજે ઘેર આવ્યો ઘરમાં બધે જોયું પણ ચકલી ક્યાંય દેખે નહી એને તો ચકલીને બૂમ પાડી જોઈ કે ચકી રાણી ચકી રાણી તમે ક્યાં છો केम देखाता नथी चकली घरमा होई तो जवाब आपे डोसी ने पूछु क्या रानी केम देखाती नथी डोसी के मैं तेने जंगल तरफ उड़ाड़ी मुकी आ डोसी ने कोन समझावे भाई डोसो तो बहु निराश थ बोलो ठीक त्यार જેવી ભગવાનની ઈચ્છા દિવસે ડોસો વનમાં લાકડા ચકલીને શોધવા લાગ્યો ચકીરાણી એ ચકીરાણી તમે ક્યાં ઉડી ગયા જલ્દી જલ્દી આવો ક્યાં છો તમે તમારા વગર મને એકલા એકલા ક્યાંય ગમતું નથી હો जय डोसो आम बोलते बोलते एक वाड़ पास पहुंचो ने भाई तरह डोसा नो अवाज सा तो वहाड़ में बहार आने डोसा खभा पर बेसी गयो चकलीए कहू ते मरा घरे जुओ हूँ अजीक में रहूँ छू પાસેજ ઘર પાસે આશ્ચર્યથી બોલી ઉઠો અરે ઝાડ ની બખોલ માં આવડો મોટો મહેલ ઓ હોય સ્વર્ગ ના મહેલ જેવો મહેલ હતો એની અંદર મજાની છોકરી પરીનો પોશાક પહેરીને આવ્યો પરીના કપડા પહેરીને અને કહ્યું હું જ તમારી ચકી રાણી છું અરે સુંદર મજાની ડોસો તો આ બધું જોઈ ને ભારે નવાય પામો થોડી વાર માં તો ડોસા માટે જાત જાતનું ખાવાનું લઈને બધી પરીઓ હાજર થઈ ડોસાએ તો ખૂબ ખાધું પીજું અને મોજ મજા કરી ડોસાને તો ભારે આનંદ આવ્યો પછી તો સાંજ પડી એટલે ઢોસા થયું કે હવે તેને ઘરે પાછા જવું જોઈએ ડોસી એની રાહ જોતી હશે ડોસાએ પરી બનેલી ચકલીને કહ્યું તારી સાથે મને ખૂબ જ મજા આવી પણ હવે મારે ઘરે જવું જોઈએ ભલે જાઓ પણ ઉભા રહો આમ કહીને તે અંદર ગઈ અને એક મોટું ખોખું મોટું બોક્સ લઈ આવ્યો અને ડોસા ને લો ડોસાજી આ તમારા માટે ભેટ છે પત્નીને એ ખોખું આપ્યું ભેટ આપી અને બધી વાત માંડીને કરી ઓ ભાઈ ડોસીએ ખોખું ખોયલું એ તો અંદરની બધી વસ્તુ જોઈને ભારે નવાઈ પામી આટલી બધી કિંમતી વસ્તુઓ તમારે ચકલી પરી પાસે વધારે માગવું જોઈએ ને આવતીકાલે હું ચકલીના ઘરે જઈશ એમ કહીને એટલે ચકલી પાસે વનમાં ગઈ પાછી હો ચકલીએ તો ડોસીને પણ ખૂબ સરસ રીતે રાખી હોય પછી ચકલી પરી તો ડોસી માટે બે હાથોમાં પકડી બે ખોખા ભરીને ભેટ લઈ આવી પણ એક ખોખું મોટું હતું અને એક નાનું હતું ચકલી પરી ડોસી ને કે ડોસી માં ડોસી માં આ બે માંથી કોઈ એક ખોખુ પસંદ કરીને લઈ લો એટલે એણે તો મોટું ખોખું લઈ લીધું હો ઘરે જઈને મોટું ખોખું ખોલી જોયું તો એમાંથી તો ચિત્ર વિચિત્ર જીવ નાના મોટા જીવડા સાબ કાન ખુરા ને કાચિંડા જેવા પ્રાણીઓ જીવ જંતુના અવાજ થી ધ્રુજવા લાગી હોય તો એ તો ડોશી મુઠીઓ વાળી ઝડપથી પોતાના ઘર તરફ ભાગી પાછી સમજી ગયો એના લોભ અને લાલચનું પરિણામ છે એ તો સમજી ગઈ કે બહુ લોભ કરાય નહી એને મજા પડી ને તો ચાલો આવતીકાલે हूँ तमें बीजी वार्ता कही शो भाई जो